બાયોલોજી છે અને એનાથી વિશ્વ દ્રષ્ટિબિંદુ એ લોકો પ્રાપ્ત કરે પણ જે આધ્યાત્મિક અનુભૂતિ નું ક્ષેત્ર છે એ બુદ્ધિ થી પર હોવાને કારણે બુદ્ધિ ની વિરુદ્ધ નથી હોતું એ લોકો એનો ઈન્કાર કરી દે પણ આજે વિજ્ઞાન છે વિજ્ઞાન પશ્ચિમ ના દેશો બધા છે તો જુદા જુદા વિશ્વ ના બધા એમની બુદ્ધિ પહોંચે ને એને પહોંચી શકે ને બુદ્ધિ ઊંચી જાત ની મમતા પહોંચી શકતી નથી ઊંચી જાત મમતા ક્યારે પ્રગટ થાય અત્યારે એવી વ્યક્તિઓ ઉપસ્થિત થઈ છે કે જે આધ્યાત્મિક ક્ષેત્ર નો સ્વીકાર કરે છે પોપટ રામ રામ રામ માટે થઈ ગયું કશું પોપટ શું સમજે મરતું હશે એક પણ એક પણ ના સમજી શકે શું ક બોલો ગોઠવ એના શબ્દો વાંચીને આપણા લોકો ગોથા ખાઈ શકે હોય જ નહીં ત્યાં ભારત મારે પુનઃ જન્મ સમજે નહીં કહે છે કે પુનઃજન્મ માની પણ સમજે નહીં કોઈ રીતે એટલું ડેવલપમેન્ટ જોઈએ આ ઈન્ડિયા એટલામાં ડેવલપમેન્ટ છે તું તે બધા ડેવલપ નથી પણ ગમે તે આધારે એની બુદ્ધિ નથી પહોંચતી પણ માન્યતામાં છે કે હું પુનઃજન્મ છું હવે આમાં મારો મુખ્ય પ્રશ્ન એ હતો જિજ્ઞાસાની દૃષ્ટિએ કે આધ્યાત્મિક ક્ષેત્રનો આપણે સ્વીકાર કરીએ પણ એના અંદર આપણે કોઈ ઓથોરિટી ના સ્વીકારીએ જેમ કે વિજ્ઞાનમાં એવું હોય છે કે ન્યૂટન એક સિદ્ધાંત મૂક્યો અને ન્યૂટન સાથે તમે અસંમત થાવ તો પણ તમે વૈજ્ઞાનિક મટી જતા નથી ન્યૂટન સાથે અસંમત થવાથી જ આઈન્સ્ટાઈનનો એની પ્રગતિ થઈ એ જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રના અંદર જે ઋષિમુનિઓ થઈ ગયા જે પેગમ્બરો થઈ ગયા સંતો થઈ ગયા एम अनुभ में लाभ लेविएमको जी, अनुभव जीवंत हो जी शास्त्रों में हो ज्यादी ये व्यक्ति पोते अपनी समक्ष नए त्या सुधी अपन अनुभूति होती नहीं परंतु जो आपने जश्वर मान लीए कि एमनी ऑथॉरिटी स्वीकार कर लीए तो आध्यात्मिक क्षेत्र जो सत्यन शोधन है एना बाधक बनी जाए कम कि बीजाने अनुभूति थाय मारी अनुभूति विकल्प नहीं मैंने अनुभूति थवी जी અને ગુરુ નું મહત્વ એ છે કે મને મદદ કરે એ અનુભૂતિ માટે પણ મને ના લાગે તો હું ના સ્વીકારું એટલે શ્રી કૃષ્ણ કે ભાઈ એમ કે છે કે જેવું આજે બાહ્ય વિજ્ઞાન જે વિજ્ઞાનીઓ હોય છે એ જે કોઈ પણ વિજ્ઞાનિક થઈ ગયા એ પોતાનો સિદ્ધાંત મૂકી ગયા અને પછી પાછળ બીજો કોઈ વૈજ્ઞાનિક થાય तो ऑथॉरिटी ने एव पड़कार न्यूटन आइन्वी आंतरविज्ञान है अज्ञात विज्ञान है यम पेला ऋषि मुनि के अवतारी पुरुषों थी गया ऑथोरिटी गणाय से लखी गए इमने अनुभव आने से बधु बराबर है आपेम ऑथोरिटी कहलू साचू एम कर आप चालीए तो, चाली तो गुरु आपूति तो आपने जाते हैं आपकी आगवी हनुभूति बराबर अनुभूति आपने जाते स्कूलों जरूरत नहीं जरूरत માર્ગદર્શન ગાઈડ નિમિત્ત છે અને તમારું ઉપાદાન છે ઉપાદાન ગમે તું તૈયાર હશે પણ ગાઈડ ના નિમિત્ત નિમિત્ત સિવાય કાર્ય નહી થાય કારણ એક જ કાર્ય એવું છે અધ્યાત્મ વિદ્યા કે નિમિત્ત સિવાય પ્રગટ થાય નહીં નિમિત્ત માટે એ કઈ કાયદામાં ના કરાય એ કાયદામાં લેવાય નઈ કાયદામાં તો નિમિત્ત થી અપવાદ રૂપ વસ્તુ છે નિયમમાં હંમેશા અપવાદ હોવા જોઈએ એમના નિયમ કહેવાય खर्च साहबूति अपने लगे आभूति हम जो आप विभूति नाम की जान्य जा करने मानिए ऑथोरिटी तरीके घूमिया हो, हो। साचो भूमि को जो भूमिया पर एवं धोरण अपनाव पड़े अपने એ તો દરેક ભૂમિયા ને આપડે ભૂમિઓ માની લઈએ તો આપણે સત્ય માર્ગે ના જઈ શકીએ એટલે સાચા ભૂમિ ને શોધવા માટે પણ ભૂમિયા થી પર એમાં સાચા ભૂમિયા આપણે જો શોધવો હોય ઓળખવો હોય તો આપડે ભૂમિયા પર એવું ધોરણ અપનાવવું પડે હા ભૂમિયા મળતા જવું જોઈએ ભૂમિયા ને એને તન્માય કારવું જોઈએ એના વિચાર આપણે જોઈ લેવા જોઈએ રંગ રંગ બેસી જવું ના જોઈએ રંગ ના બેસે રંગ બે જાય છે જમા પેઠો રંગ બે જાય એટલે રંગ પાછો કાઢવા માટે પાછું સાચી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પેલો રંગ પહેલો કાઢવામાં મહેનત જાય છે સાયકોલોજી ગયેલી कच्छी कोई जगह गये जल्दी उकेल कोई जगह गये ना होने जल्दी उकेल को થોડી મહેનત થી ખોરાક મળતો જયારે વિચાર કરવાનો ટાઈમ મળતો હોય એ માણસ અહીંયા ઘટાય કોઈ ધર્મ ગયો ના હોય તો મારે ત્યાં કલાક માં કે કોરી શેટ આ તો પાછું ઉઠતું ઉપાધિ ત્યાં પાછા બેઠા ને એ રોગ ખસતો નથી ભર્યો અને રોગ જ ભરી મેં જેટલા જોયા બધા રોગ જ ભરતો નથી કલાકમાં પ્રગટ થઈ જાય કોને ક્યાં હોય કે જ્યાં બુદ્ધિ બિલકુલ ના હોય ત્યાં હોય તો આપડે પૂછીએ કે આપનામ સાહેબ બુદ્ધિ ખરી ગયે મારા બધું બધા કથા વધે એટલે આપડે આપી કે આ ઉધારી બેંક છે જ્યાં બુદ્ધિના હોય ત્યાં કેશ બેંક હોય ત્યાં પરમાત્મા પ્રગટ છે આપણી જોડે કોણ બોલે છે કોણ બોલે છે ઓરિજનલ ટેપ રેકડિજ ટેપ રેકડ લખતા છે આપતા દસતા છું હું પોતામાં જ્ઞાતા દ્રશા છું શું શું વક્તા બોલે છે શું વક્તા બોલે છે અને બંધનો જ્ઞાતા દ્રશા ભાવ સાક્ષી ભાવ સાક્ષી ભાવ શું સાક્ષી ભાવ હા સાક્ષી ભાવ તો જંગલી માણસો હોય દાયા માણસ ના હોય અહંકારી અહંકાર થી સાક્ષી ભાવ હોય સાક્ષી ભાવ જ્યાં સુધી અહંકાર છે હંમેશા એક પ્રકારની જાગૃતિ છે એ ખોટું નથી આવું સદન ખોટું નથી પણ એક પ્રકારની જાગૃતિ છે જાગૃતિ લાવે છે પોતે પોતાના કાર્યને અહંકાર પોતે પોતાના કાર્યને જુએ છે મન શું કર્યું છે જુએ છે એ જાગૃતિ ભાવે છે ખોટી વસ્તુ નથી પણ સાચી ભાવ એટલે અહંકારી ભાવ સંસારમાં રકડવાળો ધંધો એ કઈ છુટકારો થાય લડવાનો ટાઈમ થાય કે લડી દે રડવાનું ટાઈમ કે લડી દે એટલે એમાં કશું નિગળો ના આવ્યો હોય લડવાના ટાઈમ લડે નહીં રડવાના ટાઈમે રડે નહીં સમજ બધામાં છે તે બધામાં કોઈ વસ્તુ એના અડે નહિ નિલેપ રહી શકે એનું કામ સાક્ષીભાવ ઘણા હોય સાક્ષીભાવી હોય હોય તો સાક્ષી કોર્ટમાં હોય છે કોર્ટમાં પૈસા ભરવા પડે આ વખત પૈસા પછી ક્રોધ માલ માં આયો જાય નહી જેનાથી ક્રોધ માલ માં જાય એ ધર્મ જ ન જેનાથી મતભેદ ના જાય એ ધર્મ જ નહીં ના જાય પાણી જ ના હોય આ બધા ધર્મો છે એમાં કોઈ કુવા પાણી નથી અને લોકો તો આગળ મસ્તીમાં પડ્યા રહેશે ચિંતા ઘટતી નથી મતભેદ ઘટતો નથી શંકાશ બધો થતો નથી પરમાત્મા થાય અહીંયા આગળ બધો બધો બધું પૂછાય દરેક વસ્તુ પૂછાય ખુલાસા માત્ર કરી શકાય જયારે આધ્યાત્મિક અનુભૂતિ થાય છે જેમકે હું સામાન્ય મારી દલીલ સ્પષ્ટ કરવા માટે કે દરેક હું ટેબલને જોતો હોઉં તો એમાંથી જે ટેબલમાંથી જે કિરણો નીકળે છે એ આંખની રહેતીના અને સ્ટ્રાઇક થાય ને એનાથી જ્ઞાનતંતુની અમુક મૂવમેન્ટ થાય તો આપણને પેલો સેન્સ ડેટા મળે એ સેન્સ ડેટાનું બુદ્ધિ અથઘટન કરે એટલે સેન્સ ડેટા પ્લસ ઇન્ટરપ્રિટેશન ઇટ બિકમ્સ ધ પરસેપ્શન ઓફ ધ ટેબલ हमें आज अर्धघटन में भूल थी सके पानी अंदर लाकड़ी मूक हो है सीधी हो तो बाँखी पेखाए तो यी जयरे मणस ने आध्यात्मिक अनुभूति थे तेरे जो अनुभव हो मैंने नम्रपण एवं लगे कि शब्द विहीन हो जयरे मणस पोता अनुभवी बाहर आए थे तो पता अनुभव अर्थघटन करे नर्धघटन करती वनस तरीके बढ़ी मर्यादाओ एमने लागू पड़े और एम एम भूल थी सके आज एक कवि ने एक अनुभव थो होविता प्रोफेसर हो तो ये अनुभव ना अर्थघटन ये कदाच पे कवि करता सारी रीते बने पर खरुँ एट्ले मनस पेला अनुभव स्वीकार करे अर्थघटन स्वीकार ना करें जम के शास्त्रो है ये ऋषिमुनिओ थ पैगंबरो अवतारी पुरुषों थी गया एमने जनुभूति थी अनुभव में बाहर आया शब्दों में व्यक्त करो तो आप शब्दों ने ना स्वीकारी पर एनु हार्द्य से अनुभूति है એને આપણે સ્વીકારી શકીએ કેમ કે એનો પડભો આપણા હૃદય માં પણ પડે છે જેમ કે કવિ ક્યારે લોકપ્રિય થઈ જાય છે અનુભૂતિ એ જે પૂર્વ ના ઋષિ મુનિઓ એ પોતાનો જે અનુભવ કહી ગયા હવે એ અનુભવ છે તો એમણે છે તો શબ્દ માં અને આપડે શબ્દ નું અર્થઘટન ના કરીએ અર્થઘટન फेरफार थो संभव है दाखल आप अर्थगन करुभूति है अनुभूति वस्तु एक एवी है कि जे साकी होने आपदय में कवि पर आपा हृदय में પડભો પાડે છે માટે એમની કવિતાઓ લોકો છે તો કે એ અનુભૂતિ સાચી નથી હોતી બધી એ કોઈ અનુભૂતિ ના હોય તો દુઃખ રે ચિંતા હોય કંટાળો રે એ કોઈ અનુભૂતિ સાચી નથી હોતી કેટલાક ને પરણે તેને સી માં સી માં જેવું સુખ કોઈ વસ્તુ એવી અનુભૂતિ હોય અને એક સાથે ભ્રમચર્ય હોય ભ્રમચર્યમાં જે સુખ છે બધી આ સ્ટેન્ડ સીલ બધી હું કઈ બરકત નથી જે અનુભૂતિ જાય નહિ જે અનુભૂતિ પ્રાપ્ત થયા પછી જાય નહીં સનાતન અનુભૂતિ જોઈએ આ અને અનુભૂતિ સનાતન અનુભૂતિ પ્રાપ્ત કરવાની ટેકનિક વિશે માર્ગદર્શન આપશો આ સનાતન અનુભૂતિ પ્રાપ્ત કરવાની જાફર હુસેન લાલીવાલાફર હુસેન પ્રોફેસર જાફર હુસેન લાલીવાલાફર હુસેન નથી તો સાચી વસ્તુ માણસ નો માણસ નો જે આત્મા કેવાય હા તો આત્મા છો કે જાણ છે બેમાંથી ડિસિશન શું લીધું છે હા અંબાલા ગારો ગોળો માર મારો અસર થતી નથી કારણ કે બે જુદા ત્રણ જુદા રે હું અસિયાર ચડાવો તો મને જો તમે મારી ઈચ્છા ના હોય કે ના ચડાવશો પણ છતાં તમે બધા ચડાવો વાંધો નથી કારણ મારું પાડોશી એટલું મારે રાખવું પડે કે મારી ઈચ્છા ના હોય છે ધક્કા ખાધા છે મારું કામ કર્યું છે વાંધો પડે ને પાડોશી તરીકે રહેશે તમે જાફર દીધો પાડોશી તરીકે રહેશો ત્યારે મારી ને અનુભૂતિ કરવી છે શું કરવી છે તમે કહો છો અનુભૂતિવા સનાતન અનુભૂતિ થાય તમે આત્મા છો એ સનાતન અનુભૂતિ થાય આત્માની અનુભૂતિ કેવી રીત હોય આત્મા નિરાકારી છે પરમાનંદ નામ ના ગુણ થી પ્રગટ થાય શું કયું આપડે કોઈ વસ્તુ નું ધ્યાન કરીએ આત્મા નું ધ્યાન કરવા માંડ્યા કોઈ માતા જય આત્મા તો ભાઈ ધ્યાન ઉત્પન્ન થાય અને ધ્યાન એકાકાર થવું એમનું ધ્યાન કહેવાય અને ધ્યાનમાં આનંદ થાય ઉત્પન્ન થાય એટલે જાણે મને આત્માનો અનુભવ થયો આનંદ જે આનંદ પાછો કેવો આનંદ વ્યાપ્રકાનો મત્તી નો આનંદ એ વ્યાકુલતા વાળો હોય અને નિરાકુળતા વાળો આનંદ સાચો આનંદ સનાતન આનંદ નિરાકુરતાનો સમજે એટલે નિરાકુરતાનો આનંદ રહેતો હોય માણસ ની કુદરતી પ્રાપ્ત થાય ને મુક્ત પુરુષ ને મળવું જોઈએ મુક્ત એટલે જયારે કોઈ પણ જાત નું વર્ષ નથી જેનો કોઈ ઉપરી નથી નથી જગત કોને બનાવ્યું હોય એવું લાગે છે આપને વિશ્વ ને વિશ્વ માં કોઈ બુદ્ધિ ગમ્ય રચના છે એવું માનવું એ જ ઈશ્વર માં છે મને લાગે છે કે એ દુનિયા અલગ નથી આ દુનિયા અંદર કોઈ બુદ્ધિ રચના છે એવું માનવું એટલે આ વિશ્વ ને વિશ્વ એ જ ઈશ્વર છે એમ કે વિશ્વ ને ઈશ્વર થી અલગ માનતો નથી વિશ્વ ને અલગ માનતો નથી બુદ્ધિ કોના હતી રચના કરના એટલે પેલા ક્રૂડ સેન્સ માં હું પેલા કરતૃત્વ ભાવ ની વાત નથી કરતો પણ આ લોકો જેવું માને છે કે જેમ કે આ દુનિયા ને ઈશ્વરે બનાવી તો પછી ઈશ્વર ને કોને બનાવ્યો સવાલો ની પરંપરા ઉપસ્થિત થાય એ પ્રકાર નો અભિગમ આપડે અપનાવવા નથી માનતો ઈશ્વરે બનાવી એવું કહીએ તો પાછો લોકો એવો તમે શું કહો ગોડ ઇઝ ક્રિએટેડ અમારા ક્રાઇસ્ટ કહ્યું છે અને અમે એકબજ માણસ માની છીએ હું હું એમ નથી તમારે વાસ્તવિક વિજ્ઞાન થી ઉભો થયેલો છે આ જે ઉભો થયો છે એ વિજ્ઞાન અને બુદ્ધિ એ બંને કારણે ના વિજ્ઞાન થી જ ઉભું થયું છે બુદ્ધિ થી ગું છે બુદ્ધિ ના હોય તો ગુંચ નહી બુદ્ધિ પણ અહંકારિક જ્ઞાન એ બુદ્ધિ સમજ ની અહંકારિક જ્ઞાન અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય અને આમ સાથે ભગવાન કોઈ વસ્તુ નથી ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર ઓર ઇનવિઝિબલ ક્રિએચર ની અંદર છે બધા તમારી મારી વચ્ચે બીજે બધે હવા માં પાણીમાં બધે પણ માનુષ્ય યાદ કરે તેમાં નથી ઉટ માય આજે સાયકોલોજીસ્ટ છે એ લોકો એમ કે છે કે मनसिक सवाल नैतिक सवाल आध्यात्मिक सवाल अलग नहीं करता दाखला तरीके एक मणस बीजा ने अन्याय करे तो यू मन निर्भर थी जाए निर्भर थवाने कारण सूख मेवनी शक्ति में घटाड़ो जयरे बीजो मनस पैसा सत्ता त्याग कर दे सत्य माटे नैतिकता तो यू व्यक्तित्व मजबूत थाय था। हम एना तो कोई ईगो शब्द वपरे है કે એનો અહમ મજબૂત થાય છે તેની સુખ મેળવવાની શક્તિમાં વધારો થાય એટલે જે પ્યો માનસિક સવાલો છે અને જે નૈતિક સવાલો છે આધ્યાત્મિક સવાલો છે એમને પરસ્પર અલગ નથી કરી શકાતા એવરી સાયકોલોજીકલ ક્વેશ્ચન ઇઝ અ મોરલ પ્રોબ્લેમ એટલે લોકો એવું કે છે કે જેમ કે પ્લેટો એમ શીખવાડ્યું કે મેટર થી દૂર નાસી જાઓ પણ ધર્મ એમ શીખવાડે છે કે મેટર ને તમારા વ્યક્તિત્વમાં એબ્સો કરી લો व्यक्तित्व एट्लॉ बो विकास अर्खो एट हम ये परिस्थिति ने आप एम कहो कि अहंकार जता रहो आ लोग अहंकार मजबूत अपने उठा अर्थ में अहंकार कही मानस ए आत्मविश्वास ना अभाव होकीकत में अहम ए पर्सनालिटी वीक हो आत्मविश्वास है मनसा सहन करने शक्ति होता भूल जो शक्ति हो पे वीक मनसो हो भूल जो जाए तो तूटी जाए એમનું વ્યક્તિત્વ માટે ભૂલ જોવાનો એ લોકો ઇન્કાર કરીને સાયકોલોજીસ્ટ છે સાયકોલોજીસ્ટ છે એ બધા એમ કે છે કે આ જે માનસિક સ્થિતિ નૈતિકતા અને આધ્યાત્મિકતા ધર્મ એ એકબીજા થી નથી એ સાથે જ રહેલું છે म पेलू मणस नैतिकता तोड़े एम से तो मन एहंकार नबड़ो पड़ो जाए जे प्राणिकता नैतिकता दृढ़ रहे त्याग करके नैतिक बड़ू वे बीजा शब्द में कही है तो एनो अहंकार एनो मजबूत थाय पेलामी साहित तो यू बधु अहंकार मन नबड़ू थतू जाए એટલે આ જે સાયકોલોજીસ્ટ છે એ લોકો આ નૈતિકતા ધર્મ અને આ માનસિક સ્થિતિ એને જુદું નથી માનતા એક જ સ્વરૂપ માં નૈતિકતા નૈતિકતા હોય તેના વિભોજન કેવો હોય પરિભાષા નો થોડો ફેર છે જે માણસ બહુ અભિમાની હોય કરે છે એનો ઈગો છે તો નબળો હોય અને જે માણસ બહુ નમ્ર હોય એનો ઈગો છે તો મજબૂત હોય એવું એ લોકો એ લોકો પરિભાષા અભિમાની ઈઘો નબળો હોય નબળો જ હોય નબળો હોય એટલે ભગવાન ને ત્યાં નબળા એગા નું કામ છે જબળા એગા ને ભગવાને ત્યાં જરૂર નથી કાં આવું બોલે તેને પેલો કડક ઈગો વાળું બોલે એટલે નબ્રા વાળો આવો આવો આવો રાધે આવો નહીં આવો ને આપણે ઈગો છે મહાત્મા નીતિ અને પ્રમાણિકતા હોય છે પણ એ ઈગો વધે નહીં તેના હમો હાર્ટ પેરી પ્યોરિફિકેશન કરવાની જરૂર છે બુદ્ધિ વધે અને હાર્ટ જો પ્યોરિફિકેશન ના હોય બરોબર તો કામ નહીં આપે આરટીલી જોઈશે હારસીલી હશે તો કામ કરશે બુદ્ધિ એકલું રખાય મારશે હાટીલી જોશે આજ બુદ્ધિ બુદ્ધિ થી રખડી હાટ ઉડી ગયું છે હાટ ક્યાં દેખાય કે હાટ વધારે દેખાય જે હાટીલા નું કામ છે ભલે ગામડ્યું લાગે ગામડ્યું લાગે પછી હાથી હાથી માણસ નું કામ છે ત્યાં ભગવાન આ બુદ્ધિ તો પેસા જ દઈ દેતા બુદ્ધિ વાળો એટલે પોતાના પોતાના પગ પર ઉભો રહેનારો બીજા કોઈ આ લોકો એમ કે છે કે જેમ કે જે આપડે જે રોજ બરોજ જે અનુભવ કરીએ છે કોઈ પણ જ્ઞાન છે કે પછી દુનિયા જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય पूछिए चारों वर्णन जुदू आ तो ये याद शक्ति है कारण भूल खाए पीछे अपना कोई नजीक ना सगा झगड़ो थे बीजा આપણે બીજા માણસ નો દેખાય આપણા નજીક ના સગા નું આંખ ના દેખાય એટલે બધી અપેક્ષા તત્વ છે એ પણ જે અનુભવ માંથી જ્ઞાન મળે છે પણ એને આ જે દુનિયા છે જગત નો વ્યવહાર છે એમાં કે ભૂસા ખાવાનો સંભવ હોય છે એક જ વ્યક્તિ ચાર પાંચ વ્યક્તિ જોડે એક માણસે વાત કરી હોય પણ ચરે બે કલાક પછી ચહેરો ને પૂછીએ તો ચહેવ નો જવાબ જુદી જુદી રીતનો આવશે કારણ કે જે કઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં ભૂલ ખાવાનો સંભવ હોય છે એટલે થાય છે કે આપડે જે ડે ટુ ડે એક્સપિરિયન્સ જે જ્ઞાન મેળવીએ છીએ તો વિજ્ઞાન એને વધારે શુદ્ધ કરે એ જ રીતે જ્ઞાન વિજ્ઞાન રોજિંદા જ્ઞાન ને વિજ્ઞાન શુદ્ધ કરી આપે અને વિજ્ઞાન ને છે તો ફિલોસોફી શુદ્ધ કરી આપે તત્વ જ્ઞાન જ્ઞાન્ય વિજ્ઞાન હેલ્પ કરતું નથી બાહ્ય વિજ્ઞાન વાળા અધ્યાત્મ માં આપવાનો અધિકાર દ્રષ્ટાંત આપતો હતો એવી જ જે આધ્યાત્મિક અનુભૂતિ છે એ જે અનુભવ થાય છે એના પરિ પડે શુદ્ધ કરવા અને વિજ્ઞાન ને શુદ્ધ કરવા ફિલોસોફી તત્વ હેલ્પ કરે છે એવી જ રીતે આ જે અધ્યાત્મ જ્ઞાન મેળવે છે એને શુદ્ધ કરવા માટે બુદ્ધિ જરૂર છે વિજ્ઞાન ની બુદ્ધિ જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અધ્યાત્મ ને બુદ્ધિ અધ્યાત્મ સમજી શકે ખરી પણ બુદ્ધિ અધ્યાત્મ હેલ્પ ના કરી શકે શું બુદ્ધિ અધ્યાત્મ ને સમજી કે અધ્યાત્મ છે બુદ્ધિ અધ્યાત્મ હેલ્પ ન કરી શકે અધ્યાત્મ ને હેલ્પ કરનારું હા પાણીના કાયદેશો છે એ એક અજાગ્રસ્ત કામો બોલી રહ્યા છે અજાગ્રત એ બોલ્યા છે જે માણસ નો જે અનુભવ છે દાખલા તરીકે આધ્યાત્મિક અનુભવ તો માણસ ના મોહ અને માયા એટલા બધા છે કે એની આધ્યાત્મિક અનુભૂતિ અંદર એ મિક્સ થઈ જાય છે મો અને મા અધ્યાત્મ શરૂઆત ક્યારે થાય છે કે આના મોહ નો મોહ નું ઘેર તૂટી જાય છે ત્યારે મોહની મોહ ખરો પણ મોહની ત્યારે અસરકારક મોહ ના રે ત્યારે હું જાફર છું એ મોટા મોટો મોહ છે હા ક્યાજ તૂટી જાય ને હું આત્મા છું જાય હું એ મોટા મોટો બહુ આ બાય નો માઇટ બિલીફ થાય એટલે એની બહુ ની કેટ જુદી ગઈ રંગ બિલીક બહુ ની મજબૂત રાખે હું પ્રદેશ છું રંગ निर्विकल कोई स्वरूप स्वरूप मैं हमेशा જયારે બહુ ધાર્મિક વ્યક્તિ એમ કે હું પરમાત્મા છું જેમ કે રજનીશજી ભગવાન છે ત્યારે ધાર્મિક વ્યક્તિ એમ કે હું પરમાત્મા છું દાખલા તરીકે રજનીશજી એમ કે છે કે હું ભગવાન છું તો એ અહંકાર નથી અહંકાર ખુલ્લો અહંકાર સંભોગમાં સુખ માને છે એ માણસ તો માણસ માં ના ગણે હિન્દુ વાળા જે લોકો મગજ ની બીમારી થયેલી એ ત્યાં ધર્મ ઉપર લગયેલા સંભોગ થી સમાધિ વાળો એ ત્યાં વર્લ્ડ માં એક્સેપ્ટ ના થાય કોઈ જગ્યાએ કોઈ કોઈ ધર્મ સ્વીકાર કરે ખરો મુસ્લિમ તો પેથા જ નથી એકતા કેવી પડે ને બીમારી વાળા બેસી ગયેલા જ્યાં મોટા મોટો મૂકવામાં કે સંભવ થી તમારી વાત એ ગુનો કોણ માં સાંભળવું તે પણ બોલ તમને કેમ લાગે છે સંભવતી સમાધિ પછી વાત થાય બધી શું હોય કેવી હોય બુદ્ધિ નો કસરત કરાય છે હાથી વાત ગણે મારે કહેવા ને લેવા દેવા નથી ગયા હું તો એના સુધાર માર્ગદર્શન કરું છું સમજ ને અને બારનો ભાગ તો એનું કારણ નવ ઉદય ના છે શું પણ સંભવતી સમાધિ હોય કોઈ હિન્દુ હિન્દુ ધર્મ કોઈ મત એવો નથી કે સ્વીકાર કરે સ્વીકાર કરે હિન્દુ ધર્મ કોઈ મત હે બ્રહ્મચર્ય માનવા વાળા કેવું અને મુસ્લિમો પણ હે ચારિત્રો મુસ્લિમો માટે બહુ જો બતાયું છે એ તન ના પોસાય તો ચાર કરજે પણ કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ ના કરી સ્વીકાર સરસ બંધારણ છે ત્યારે પસંદ હોય તો ચાર કરજે દીદીઓ અને ચાર વખત નકા કરજે પણ તે દ્રષ્ટિ કડક ના કરી અને આ એક કરે અને દ્રષ્ટિ ખરાબ કરે મિનિંગલેસ એટલે રતિશી વાત જ ઠીક છે મારે જ નહીં નિંદા કલા એવું નથી એની વાત બુદ્ધિ ન હતી અને ભાષા પર કંટ્રોલ હતો તેથી આ લોકો ખુશ થઈ ગયા તો ગમે ભાષાનું કંટ્રોલ હોય ગમે તેવું હોય કેમ મનાય જ્યાં આગળ પહેલું આવે છે કે જ્યાં સંભવતી સમાધિ પ્રવેશ જ ના હોય કોલેજમાં પ્રવેશ જ ના લેવાનું હોય છે તમને કેમ લાગત હું એમને મારા મત ને તમે સ્વીકાર કરો એવું નહી કેતો હા એક મારો મત છે જ્ઞાની તરીકે બોલતો નથી આમ ભગવાન તરીકે સ્વીકારવાની વાત નથી કેતો પણ બીજી રીતે સ્વીકાર ના થાય મને કઈ આવડવાનું નથી વિષય થી ડરો વિષય ભોગવો ખરા પણ વિષય થી ડરો આવી હોય રથરોટવો શું કે શા માટે બધું ખાય છે એટલા માટે ડરો શા માટે ડરવાનું નઈ એવું અમા એબનોર્મલ ના થાય અને જગત ના બધા શાસ્ત્ર મન મજબૂત થયા તા બધા ટેસ્ટ એક્ઝામિનેશન માં આયો નથી સ્ત્રી સાથે મોક્ષ સ્ત્રી ની ગાળો ખાય અને સમજાવે એવો મોક્ષ ભાગી લે અને આ લોકો ને હેરાન કરે અમારું આવે તમારું શું થશે કે મારા ભારે શબ્દ લખવા પડ્યા એ વિષયો નથી ફરચો નહીં કઈ હું તમારે ભડકાટ કાઢવા માટે આવ્યો છું શું કહું ભાઈ કોઈ નથી વર્લ્ડમાં કોઈ તમારો ઉપરી નથી શા માટે પણ જે ભગવાન છે એ તમારું સ્વરૂપ છે એમ કહું છું શું કહું છું ભગવાન એ તમારું સ્વરૂપ છે એટલે ભડકાની જરૂર નથી તમારું ઉપરી કોણ છે બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા જે બ્લન્ડર્સ છે મિસ્ટેક છે એ જ તમારી કોઈ બ્લન્ડર નહીં હોય તો બીજું અને મામો થયો કાકો થયો કેટલા બ્લન્ડર છે એ બ્લન્ડર હું ફ્રેકચર કરી આપું અને મિસ્ટેક પછી તમારે કાઢવા મિસ્ટેકો પછી તમારે તમે જોઈ શકજો પછી દિલીપની દોષો બધા દેખાશે અને તમારે બસ એટલું જ કરવા મિસ્ટેક અત્યારે કોઈ પોલીસ વાળાને તમે રસ્તામાં તૈયાર આવ્યા હોય પોલીસ વાળે કંઈક તમારો ના હોય પોલીસ વાળા કંઈ ઉભા રો અહીંયા આગળ તો તમે કહો કંઈ કઈ આરું અડી ગયા પછી પોલીસ વાળા તમારા સ્કૂટરનો નંબર લખી દે પછી તમે અહીંયા આવ્યા હોય પછી પોલીસ વાળા આવે તમે ધાડી દરે આવ્યો છે બધા નો તમે ભૂલ કરી માંથી કરો તમારું નામ ગેરંટી લખી બોન્ડ એટલે ભગવાન ભગવાન આ કાળમાં ના મળે એક કાળ એવો હતો ભગવાન માની શકાય મનુષ્ય પૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈ શકતો હતો જયારે મહાવીર કાળ હતો ત્યારે અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈ શકાય એમ નથી એટલે આ આ દાદા ભગવાન હું ના પાડું છું લોકો દાદા ભગવાન કહે છે હું ના પાડું છું દાદા ભગવાનનો એ પ્રગટ થયો છે તે ચૌદ લોકનો નાશ પ્રગટ થયેલો છે અને મારા ત્યાર અંશ ઓછા છે ત્રેન્સ ડિગ્રી છે ભગવાનની ત્રેસઠ ડિગ્રી છે